એમના પાંચ આઠ દસ શિષ્યો આમ પેહલા ગયા તા તારે પ્રેમ સુરી મહારાજ શું કેતા અવું બોલતા નઈ આવું વળ્યા પછી કઈ કામ કેટલી ઉંમર ના પહોંચવાના આ તો બાબો નથી આચાર્ય ભગવાન જયારે લોકો આચાર્ય ભગવાન માને કઈ જાતના છતાં જેને પોતાની સદબુદ્ધિ કરતી નથી અમારું નીતરા કહેવાય અમારું બોલવા માં રાકેશ ના સંબંધ રહે તો તત ઉગ્ર થઈ જાય શું કહેવાય મારા ત્યાં જ રાખજે થયો તો ઉગ્ર થઈ જાય શું થાય ઉગ્ર થાય ને વાણી ગમે તે કડક પણ મન નહી તોડે મન સુધી નહીં જાય પછી ગમે થોડા કડક શા માટે છે કાઢા હિસાબે ધોળ બહુ પડી છે ખોદી પડે એ પૈસા મહારાજ ની વાત ભગવાન ની વાત ખોટી પડી તમારું જો આત્મ જ્ઞાન છે તો ભગવાન ખોટી પડી આત્મજ્ઞાન વાળા પછી છે આત્મજ્ઞાન હજુ દેહ તૂટ નથી શું કયું આત્મા નિર્ભય ભગવાન મારીને જાણે નિર્ભય આત્મા લઈને તમે આ મોક્ષ ની વાતો કરો છો કેવો આત્મા થયા નિર્ભય આત્મા બાર રૂપિયા ઉપકાર થયો છે દાદા કે સમાજ ની અંદર પ્રતિષ્ઠા બહુ હતી અને લોકો વાગે અમારી ડફોડી ને બધા પંપારી છે તમારા માટે કોને પડેલું હોય મારે કોમ લાગશે ને થતી હારે મારે કોમ લાગશે જોયતું નહી ખોટું કહું જેમ કહી દઈશું હું તમારા હિત માં છું શું થયું આ સાધુઓને વધારે ઇમ્પોર્ટન્ટ સાધુઓ માટે બહુ માન હોય પણ બિચારા જે ઉદાહરણ વ્યવહાર ના લોકો સુખી હોય પણ એ સુખ નથી વિચારવાનું કેટલાક તર છે એને સારું છે પણ સુખ નથી વિચારવાનું સુખ વર્તે ભગવાને અમને ભગવાન ભાવી રહ્યા સાધુઓ માધુ બોલે અને તેની પેલા સાધુઓ કેમ ભગવત છે તો આપડે શું કેવું માવી શું સાધુ બોલવા કેવા શું સાધુ કે નઈ માવી હોય તો થાય અમે દાદા શું બોલે શું શું થઈ અમે હડતો નહિ દોષ આ અિંસા ના સાગર હું સંપૂર્ણ અહિંસક છું શું છું આપણો સાગર છે હિંસા નો સાગર છે ત્યારે નહીં હું સંપૂર્ણ હિંસેક શું છે તમે દસ પણ અર્થ નિમિત્ત જગત કલ્યાણ નું અને થઈ ગયું છે વાત છે શું છે આ લોકો ટ્રસ્ટ કહી દેવું છે મારાશે નહીં મત કરશો નહીં નહી બે નીકળી જાવ થોડી નીકળી જતી મુસ્લિમો સારું આટલું બધો ચોંચો તો કોઈ કોઈ ધર્મો ના હોય એવો ચોંચો આ લોકો નો કેતો શું કે વઢના જવા ઠેકા ના આવે એમની ખોપરી સોરી નાખે બોલનાર જોઈએ કેવું વિકરાશ બોલે તો નહી તો દોષ નહીં તો ભય છે આ યંતરા કર્યા પણ હું આનો ભગવાન ની ઈચ્છા પાડી ઈચ્છા ભગવાન ની આજ્ઞા પાડી તેવી ઈચ્છા છે જૂઠા નથી આ લોકો સાચા માર્ગ મળ્યો નથી દાદા વ્યવહાર માં એક વખત એવું બનેલું દાદા કે બે જેમને ઝઘડા હતા તે લવાજ મૂકેલા તે લોકો ને કીધે તમે બહાર આ લોકો ને તમારા પર વિશ્વાસ છે તમે અંદર જાઓ નિકાલ કરી લાવો નિકાલ જ્યાં સુધી કરીને નહીં લાવો ત્યાં સુધી બહાર તારું છે હવે શું કરીશું આપડે એટલે ખાવા પીવાનું બંધ થઈ ગયું એટલે ઝઘડો બધો અંદર નિકાલ કરી લાવ્યા બધા એકસેપ્ટ કર્યું દાતા તો મન તો વિપરે આ મન વિપરે ના છે છોકરા બહાર ડર માં પોચની જરૂર નથી ને પોચની ઉદે હશે ખરું કરવા ફરે મારું ખરું મારું ખબર મારો મારા થાય બધા થાતા લોકો કે બાપજી તમે થાતા મેં બાપજી ને કહ્યું લેલું અડવાડ બંધ કરી સરજી કહે છે ભગવાન ના ઘણા પછી હું તો ગોળ માણસ છું તો આ ને ત્યાં પડે તમે ચેતન્યા ભગવાન ના ઘર લડેલું કે પાછળો તમે ઝઘડો નિકાલ નથી કરી શકતા કઈ મોટો ઝઘડો હોય તો વાત જુદી છે મુસલમાન હોય નિકાલ ના આવે અમે હિન્દ સત્ર દાદા થઈ ગયા હોઈએ છીએ પછી તેઓ કદાચ જવું બોલેશ તારે મારબ ને ખોટું નાખવા માટે પોલું વાંચ્યું આ તો ભયંકર દોષ એમને બેસે ફોન નથી બેસો પણ એમને આવું બેસું ના બોલો ચોખ્ખું બોલો મરવાનું થાય કહે શું કરું આવું પ્રિય હિતકારું હવે પ્રિય કેવું છે કામ નું શું છે કેવું ભલે ક્ષત્રિય બોલે નરકે જાય છે કયું તેનું બધે ઉપળું પડે એ ઉપડું પડે કઈ ચોખું પણ એક શ્વાસ પાછળ ઉડાવેલો નથી હોય ને અને ગજમત ની બધી કલ્પના છે શું કહી શકો આપડે એમના એમની સમજણ જોવા પડે સમજણ એમ કે આ સમજણ જોઈએ વાત કરું છું કદાચ શબ્દો સમજણ માટે છે શું છે ઊંધી સમજણ માટે આમ અંગે જતો પુના તરફ જાય ને આપડે પૂછાયું ના ચાલ્યા કરો ચાલ્યા કરો આ રસ્તા બરોબર છે આટલા બધા ગાયો આવે તો મને આમ રસ્તો જવાબ કે આ વખતે ચક્કર લાગે છે ને કે આપણ શકે છે એવું યાદકું જોઈએ શું કે વિચાર છે આમ શું કહું ચિંતિત માત્ર ઘણા ક્રિયા થઈ નથી એક ચાર અંશ ચાર અંશ નો છે પછી નીચે લાગી ને ભય જો નો ભય દાટ વાળવાળા નારાજ પછાયું ભાઈ હું કર્યા સુધી અનુભવ મનેશ ને કહ્યું હતું કે આક્રમક વિજ્ઞાન કેવા મૂક્યું આવે તો આખું જગત હોવું પડે એ જુખવાનું તું અમુક છે ને પણ કઈ લાભ કામ છે ને એ કામ છે કરવું જામી શું દરેક ક્રાંતલ સ્વરૂપ અને બે કલાક સાંભળ્યું એમને કહ્યું બહુ સુંદર લાગશે સાંભળે હમણાં જ કરી નારાજ હું મારા કામ માં છું હા ફૂલની માળા હતા કુલની માયા કરતા હતા બધા ઉપવાસ કહી દીધું દાદા આવે તો દાદા ને નાખી દે છે બદલાવે બદલા પૈયા છીએ તમે કોઈ બદલીએ ચાલો તમે તો લુકડા કાઢી નાખો અને રે બદલો તો તે બદલીએ પણ તમે પાછળ જાઓ એ કરે એમનું શું કેવું સંસારી પણ કઈ હોય જ નહીં જ્ઞાન હા દાદા ભગવાન મારી કહ્યું કે જ્ઞાન સંસારી ત્યાગી બંદરે થઈ શકે એમ કઈ ત્યાગી ને મને કઈ એવું કહે એવું નથી કે ત્યાગી ને થાય જ્ઞાન તો તમે થઈ શકે શું થયું દરેક જ્ઞાન થયા પછી સંસારી એ ત્યાગી છે એટલે એ સાધ કે સાધુવા ના ઉપરી કહેવાય શું કહ્યું હા તમે બધું કરેલું ભાઈ તમે સંસ્કાર કહેવાય એવું કહ્યું નિરંતર નથી અમે સાધુઓને કહ્યું ને એક સાધુભાઈ પૂછ્યું મને આપણને ગાડીઓ ફરો છો કે તમને દોષ નહી બેસતો શંકા છે કે સારું કોઈ દોષ જશે અને મને તો શંકા તમને કેવી રીતે આ ભરી છે કે તમને દોષી નથી મને ભગવાને કહ્યું છે શાસ્ત્રી ઊડી લેજો ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ અને સમજાવો અમને કેવી રીતે બાળક સમજાવું તમે ઉઘાડ પગી કેમ ફરો છો કા કે ચીમડું વટે જાય તો કોના થી વટે જાય આ પગ મારવાનું કે બરોબર આ પગ મારો ફટેજાજ મારો જોખમદારી આવી ને મારે પોતાનો પગતો હોય તો એમને પોતાનો મને પાટ જ કે છે મને હા આપણી વાત જ્ઞાત કરે બાકી થાય છે ને આપણે પોતાનું નહીં તમારી આપી ગયા છો વાપર પાછું એટલે માટે કહીએ કે તમારી માલકી નહીં નું ના લાવવું જોઈએ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 સ્વામી શીર્થંક હતા હિન્દુસ્તાન માં ભારત દેશ માં તે જાતે કરવાના હતા બોલો માટે સહજ સહજતા દેશ ની સહજતા એ જ ભગવાન છે શું છે સંપૂર્ણ એટલું પણ સરસ થાય થી ભર્યું છે આખા સંપૂર્ણ ભગવાન થઈ રહ્યા અભૂત ભગવાન ની વાત આખા કે અભૂત ભગવાન ની વાત કોઈ વખત સ્વાભી નથી અમે કરી કે ભાઈ અમે ભગવાન નથી ના ભગવાન ની પ્રગટતા છે અને તે બિલકુલ ક્યાં છે લંડન માં જઈને પણ જો આ પોતે બોલાવેલા આવે અને દાદા ભગવાન વિશ્વ પદ માં કઈ અને બધા અખબાર બોલનાર હોય પરમાન પરમાનુ શું મારી વાત જરૂર નથી બોલાવી દે ત્યા અડધો અડધો કલાક બોલાવજો ને બધા મસ્તી મળ્યા આ બધા કેટલા પૂછાય આવું બોલાવે રાખજો તો આવી દર્શક મંડળ ને આવું બોલાવે અને બીજું હવે આ પુસ્તકો વાંચજો અને પેલું નવ કલમો તો ખાસ બોલાવજો નવ કલમો તો મૂકવાનું ને તમારા અભિપ્રાય ભરે તમારે દાદા ભગવાન પણ ભક્તિ માગવાની ભગવાન ભક્તિ માંગી તમારા અભિપ્રાય છૂટ્યો એ વસ્તુથી અને અભિગ અમ એમ નક્તું કે વસ્તુ પુષ્પે કામગીરી કામ એ સારું પુરુષ આ તો પુરુષ ચાલો તારે હજી બધા બેઠક નો જીવરે વસ્તુ નથી બધું એક બે પણ ત્યાં સીખરે જ નથી એવો અર્થ જગત નું કલ્યાણ કરવાનું નિશ્ચિત કલ્યાણ કરશે ત્યારે મારી લાઈફ ઉપર તમારે રાતે બાર વાગ્યા હો બે વાગ્યા હો એક વાગ્યા હોય એની ટાઈમ આવો બહુ દીકરે છે ત્યાં આત્મ જ્ઞાન નથી Anirog is there? Yeah, if there are some secrets, there's no secrets beyond them. This is an secret token thanks to people to ajuda. To convivise those secrets of the name Nabh Shrijo and aminoяres, whom are most Becca Depe, Who are the belt sources of довering patriots? Someもの. Naaish Nemis is Kriyasa. જુદા જ છે પણ પછી આત્મા જે સિદ્ધ માં જાય છે ઉપર જાય છે સિદ્ધ ક્ષેત્રમાં જયારે ત્યાં કશું જ નથી ફક્ત એક આત્મા જ છે તો એ બાબત આપે સમજાવો એમ કે જે઼! એટલે પેલો હું તો હે કે છું કરે હું આવું છું કે પપ્પા નથી બધા મારો પપ્પા તો લઈએ ખાઈ ના તોનો ભેદ છે પણ ઈનેમાં ઓછો દે છે કે પપ્પા બેંકનો જોરની પણ કોઈ ગેસ પપ્પા જોરની તોだって કહે કે નમે છે મતલબ પપ્પા છેલે છે છે છે કે ના પણ આ એ કોઈ ગેસ પપ્પા પતો મોટરતાマシン તો યેદો કુમો તો પપ્પાનો પતો શું કેમ ના રહે જે એક છે તેમાં હા મને કોઈ વિશેષ ન દેવા ઓ એટલે એટલે મને લાગતું પડ મને ખ્યાલ મને ખ્યાલ મને રેવે છે આજે હે ઓકે મને જ્યારે આટકે સે રીવરીને આવતા મધ્યર સગવડતા દર મોલા નિયત કરો કે મિનાતે કેઓ મિના તમે છો શું જણ તમે આ બીજે જણ છે જે આનંદ થાય છે ઉતરી ગઈ મસ્તી હજી મસ્તી માં ખર કઈ મસ્તી ચઢી ગઈ તને આનંદ ના કરે આનંદ બાળે આનંદ ના થાય મસ્તી એક આ ધીરી છે ને એલા વકીલો મસ્તી હું ભર્યા કરે દુનિયામાં કઈ નથી આવે હું શું કે રોજ ના પાંચ હજાર રૂપિયા આવતા કેવો તે અમારા પટેલ ના હતા અમીન સાહેબ કઈ હતા દાડી સંડાશ નો કરતા કારણ થાય સાથે બોલશે કેવું પડે બધી દાડી થાય તો કેમ છે ગધડા ગાય ને ગધડા અમારી પ્રાપ્તિ કરીને પૂછ્યો તમારા વ્યવહાર પૂછ્યો અમારા ગયા પૂછ્યો અમારી આપણને શન ભલે નહીં એક્સપેન્શન ભલે નહીં હોવાનું બીજું હોવાનું બીજું શન મળે ભાઈ નું આમને પાછી શું જોઈ રહ્યો બ્રાહ્મણ સંતોષી લોકો સંતોષી લોકો લોકો કરતા દેખાય છે આપને આદત પડી ગઈ લોક જોડે આપે દોડ્યા પૂજા કર્યા કરે હું ના દોડી ગોળા દોડે તે રેજ કોર્ટ પણ કાલે જ ગોયા ઇનામ પછી ઓફિયા કોઈ ઇનામ બુનામ આવે નહી ચાલ યા બીજા પેલા પારથી થોડા ભીડે ફેરી પીવાની બધા ભીડે પીધા પીતા જોવાનું મને કાકા તમે વચ્ચે બેસા તમે તમારે વચ્ચે પછી તમે આધા બધા જતા રો કેમ જતા રોકાય છે તમારે મોટું દેખાય નો તમારા મોટા આધાર પણ ભતીજા થાય ને મારી ભાઈ લક્ષ્મી રહી નથી એની ભાઈ કરો રૂપિયા આપડે રીતે ભતીજો થાય કે આપી દેખાય એ ખાય બધા પેટ નો જાય ન જાય તો એ આપી દે બેઠો લખી ચંદા પાછા આઠ ચીજો પછી ઘણી વાર દમ નીકળી ગયો પડે અહી વચ્ચે તો આઠ રોગ નીકળવું પડે આ માલતા કેવું હાલ બધી બહુ ત્યાં માર ને બહુ માનવી માસ સારા માણસ આમ વ્યવહાર બહુ સારા સારી હોય અને પેટી જઈ સલા મોડા ખબર પડી મોડા ખી હું મને બહુ દેજા બહુ મજા આવે એમનું કયું સુખ વધતું એ જોવા માટે કયો એમના વચ્ચે સુખ કયું વળતું એમને ભેગો થયો તમે મોટામાં છે તમારી વચ્ચે અમને પણ દેખાય કેવું નથી આટલો મોટો વચ્ચે તને ફોને નથી તું શામાં આ જગત તો જેને વચ્ચે બોલાવે ઉદય હોય બોલાવે ના ઉદય હોય ના બોલાવે એમાં રહે તો બેઠો કાકા તરીકે બેઠો રૂપિયા ઉદ્યા નહીં કાકા તરીકે કાકા ના રસી ને બિરબા દીકુ આવે થતું જ પડે પછી મોટી સારું તમે ચાર કેટલો તમે અઢાર કેટલો એલાઈ ભી જોયા સત્સંગ છે આ સત્સંગ જ છે કોઈ કેમ કે આ બધા કે સત્સંગ છે આ બીજું છે મને જે ઢોક વાગી છે ને હા તે તમને ઢોકળો ના ખાતા જેવા જીવ નથી મને જે ઢોકર વાગી છે તે બે ઢોકળ વાગી છે પણ શું કરે ઉઠાવી હવે ગયા જય સચીલા હનવરભાઈ કે છે હનવરભાઈ એમ કે છે કે સત્પુરુષ ની સાથે જે સંઘ એ સત્સંગ હા એ સત્સંગ એટલે મારી સાથે બાલા નીકળ્યા ત્યાં એક ચોત્રો બધેલો બેઠો બાગા ની તે સત્સંગ કરીએ બગીચો સાથે તે સખત સખત આતો હો કે તે પેલા ફાયદા છે ને ફાયદા ફાયદા કે કે દે કોઈ કોઈ નિયમી मुसलमान નથી હા પર પર જે છે પરનો ઓખાના કસ પેરા કેનેનો ભાઈ પુત્ર આઈ પડેલા તે જાય કયું કહે બસી કરોલા હા ક્યાં તો તેલા આયા આઈ નથી બધા લોકો અમને બી હારીખાય તમે શું કર્યું કે મેં કોઈ લઈ આનંદ નથી જોયો એવું આ તમારા સાણિધ્યમાં મને આનંદ ઉત્પન્ન થયો એવું તમે શું કર્યું જબરજસ્ત આનંદ ઉત્પન્ન થયો છે સમજાવો મને પૂજા ખ્યાલ છે પૂજા ની પાસે હું બેઠો છું હરીને અને બેઠા છો બોલો કેટલા જગ્યા પૂજા ની અને અમજન પૂજા છે એની ગેરંટી આ બોલશે હોય તો શું સાધાર સંતો હોય છે તેની પણ તારે પડે રહ્યા નહીં કઈ લોક નો નાશ થયું નાશ ઉપાસ કરતા પૂજા હોય તો પૂજા ને ભગવાન પૂજારી અમારું દર વાત કરે અમાર કરે તેમ છે હા હવે રાધેશ નિરાશય સારું હોય કેવું હોય બે હશે નહીં નિરાશય સારું હોય કેવું હોય આ બધી મુદ્દો ખુલાસા બધા થાય ખુલાસાયા સિવાય મન સ્ર થાય મન ને સ્થિર કરવા માટે તમામ પ્રકારના ખુલાસા અને મન સ્થિર થયા સિવાય મુક્ મન વસ્ત થયા સિવાય મુક્ તમારે મન વસ થઈ ગયું છે બીજે પેલી વાત હતી ને જાય તો મકી ઘેર હોય તો પક્કો એ વાત પછી અધૂરી રહી ગઈ તમે એના જોડે કેવી રીતે તમને સમય લઈ ગઈ અને બાપા મામા અને દાતા એ વાત પૂરી જ કરી હતી પણ એમને અધૂરી લાગી હતી અને જ્યાં વિશેષન નથી એ તમે એટલે સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર માં જે આત્માઓ છે ત્યાં આ પરમ જ્યોતિષ એટલે બોલતું નહી કે લોકો પોતપાતા ની કલ્પના માં કરે છે એવું કે કોઈ ની કલ્પના માં આવે ને એવું પરમ જ્યોતિષ સ્વરૂપ છે કલ્પિત વસ્તુ જ નથી શું છે બતા પડે છે કે આવો છે માટે તું ધીરજ પકડે અમારા કયા પ્રમાણે ધીરજ પકડે એ તું પોતે જ કલ્પના ના કરે શું કરે એ કલ્પિત વસ્તુ લોકો કરે પરમ જ્યોતિ આવું છે એવું છેલ્પના કેવું અને તમારું દેખી શકો તમને દેખાડ્યા છે ખરા તમને જેટલી તમારી કાઢામાં હોય એ તું સમજાય તમે તમે દેખી શકો હંમેશા બીજા બધા શબ્દ થી તમે શું દેખી શકો આલંબન સ્વરૂપ છે કેવું છે આલંબન સ્વરૂપ અને નિરાલંબ સ્વરૂપ ને હોય એટલે જગત કોઈ ચીજ અંદાજે આજે નહીં નરે નહી કેટલું થાય નિરાલંબ સ્વરૂપ તમારી વખતે શબ્દ નો અવલંબન લાભો નથી આ પત્ર બહુ મોટું છે આ ફર એટલું મોટું છે કે મોટા મોટા યોગ્ય પ્રાપ્ત થયું નથી એ મન ના મશીન કરે છે યોગ્ય હોઉ તેથી યોગ મળે છે યોગ મળે છે